દાદા ને હું પચીસ વર્ષથી ઓળખતો પણ દાદા ને હું એવી રીતે ઓળખતો હતો કે દાદા એક થકીમ ચલાવી રહ્યા છે પોતાની જાત ને દાદા ભગવાન માની બેઠા છે ભગવાન માની બેઠા છે પછી કૃપાળદેવ ના વચના મૃતો એ પોતે ઉપયોગ કરી એક જાતનો વેપાર ચલાવી રહ્યા છે પહેરે છે અને તાલીઓ પડાવે છે સમજા એક જાત હું થતી ચલાવી રહ્યા છું આ જાતની માન્યતા હોવાના કારણે હું એમાં વિરોધી હવે એ માન્યતા થવાનું કારણ શા માટે કે દાદા ને જે કૃપાળો હતા શ્રીમદ ના જે ભક્તો દાદા ને આ રીતે જ માનતો હતો કે આ એક અંબાલાલ ભાઈ મામારી જે છે તે પ્રતિન ચલાવી રહ્યા છે હવે આપેલા કૃપાળુજો ના એની સાથે મારો મિત્ર બધો સહવાસ એટલે આપણા પોતાના માણસો જે કે તેને આપણે સાચું માની લઈએ એટલે કોઈ પણ પ્રકારની પરીક્ષા કર્યા સિવાય દાદાની કોઈ વાળો વાત સાંભળી પણ નથી દાદા સાંભળ્યા પણ નથી પણ એ જાતનો વિરોધ મારો બંધ કે પચીસ વર્ષથી એમનો વિરોધ ચાલતો હતો એટલે કાયમ એમને વિરોધ કર્યા એટલે એમના એમના જે ભક્તો હતા મહાત્માઓ હતા તે કેટલાક મારા ક્લાયન્ટ હતા એ ક્લાયન્ટ મારે ત્યાં આવે અને મોડા પડે તો કેમ ભાઈ મેં તમને ટાઈમ આપ્યો તો સવાર નો વહેલું વાગે નું તમે અત્યારે વાગે આવો કેમ ચાલો કારણ કે અમે દાદા ભગવાન પાસે ગયા હતા બાબત તમારે દાદા ભગવાન ની વાત મારી ઓફિસ માં કરી તમારે દાદા ભગવાન ઓફિસે તમારા ભગવાન તમારી પાસે રહે અહિયાં મારે ત્યાં તમારે વાત એમની નહીં કરવી તમારી કામ ની વાત કરું કારણ કે આ બધું ચાલ્યા પણ દાદા ને એક ખરું કે આ લોકો એમની પાસે જે જાય ખરા એમના મેટર સંબંધે વાત કરે કે ચશુભાઈ અમે વકીલા છે ચશુભાઈ અમારા વકીલ છે કે ભાઈ મારી પેલી પ્રતિષ્ઠા સંબંધે દાદા ને વાત કરે એટલે દાદા ને એક જાત ભાવ ખરો કે એક વકીલ વકીલાત ધંધો હોવા છતાં પણ છોકરો રહીને ધંધો કરે છે એવી છાપ એમને પડી અને આ વકીલાતો ધંધો હોવા છતાં પણ શ્રીમદ ના વચનો ને લીધે તો વકીલાત આ ધંધા ની અંદર અમુક પ્રકાર નું મારું સાચી શકે સમજા ને ધંધા ના અમુક તો દુર્ગ્રહ આવે જ હશે પણ મારો બગડી નહીં ગયો મારા વ્યવહાર ની અંદર કે કોઈ પણ પ્રકારનું જે અંતર પરિણામ આવવું જોઈએ કષાયો બંધ થવા જોઈએ આગ્રહ બંધ થવા જોઈએ એમાં કોરો પરિવર્તન નહી હું તો મારો માન નામ નો છે કષાયો હતો તે તો વધવા માંડ્યો મને મનમાં એક રહ્યા કરે કે કૃપાળુજનો એક વચન હતું કે કોઈ પ્રત્યક્ષ પુરુષ ને તું સોળો તો પુરુષ ને તું સોળો પ્રત્યક્ષ પુરુષ ને શોધીને એના ચરણ તપણમાં તું અર્પણ કરીને મળતો જાય ત્યાંથી તને મોક્ષ મળશે વચન મારી પાસે હતું પણ એવો પ્રત્યક્ષ પુરુષ મને મળે ક્યાંથી ઓગણીસો પચાસ ની સાલ થી તે ઓગણીસો લગભગ પાસઠ ની સાલ સુધી તો હું આ બધું કરતો પણ પાસઠ ની સાલ ની અંદર મને એમ થવા મળ્યું કે મારો કોઈ પરિવાર આવતો જ નથી હું આટલું બધું કરું છું આટલું બધું કરું છું પણ મને કોઈ જાતનું એ કઈ થતું જ નથી સમજ પણ અંદર થી સમજ હવે એ દરમિયાન મને મનમાં ખટકો તો રહ્યા કરતો હતો એ દરમિયાન આ દાદા ને ઓળખતો તો ખરો પણ દાદા પ્રત્યે મને આવો ભાવ કટિંગ ચલાવી રહ્યા છે એવા સંજોગો ની અંદર શું થયું કે મારી એક નાની દીકરી જે છે એને કલકત્તા પણ આવેલી અને કલકત્તા મેના જમઈ જે છે તે વડોદરા આવેલા એ વડોદરા અત્યાર તો એ લોકો અત્યારે વડોદરા છે પણ તે વખતે વડોદરા આવેલા કલકત્તા એમના બ્રધર નું કારખાનું હતું ત્યાં એ ગયેલા અને ત્યાં કારખાની અંદર જે હાઇડ્રોજન ગેસ છે તે આખો કઈ એમને ઉડ્યો તે લાગ્યો કે એની લીધે ઇવોઝ પ્રેક્ટિકલી ફિફ્ટી પર્સેન્ટ બંધ હવે ફિફ્ટી થાય એટલે તો જીવાની આશા પણ નહીં હોય ને એમને દવાખાનામાં રિમૂવ કર્યાલ ત્યાંથી જ બરોબર અને મને ખબર પડી તો હું દવાખાના સીધો ગયો દવાખાના સીધો ગયો એમને મેં જોયો અને જોઈને તરત જ હું એમને જોઈને દુષ્કેર દુષ્કેર રડવા માંડ્યો મેં કીધું કે જેને વાંચ્યું નથી તેને આ સમજણ આજે નહીં અને મેં આટલું બધું વાંચેલું છે તે કોઈ પ્રસંગે છે ને શ્રીમદ નું આટલું બધું વાંચેલું છે કોઈ વાક્ય અત્યારે મદદ નહી ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો ઈશ્વર ઉપર જેને વિશ્વાસ છે તે દુઃખી હતો નથી દુઃખી હોય તો દુઃખ વેચતો નથી સુખુળ થઈ પડે છે આ શ્રીમંત વચન અને એ વચન મેં બ્રિટિશ કાર્ડ છપાવીને હજારો ની સંખ્યા ની અંદર લોકોને મોકલે સૌ બ્રિટિશ કાર્ડ તરીકે પણ આ વાક્ય મને આ પ્રસંગે એક વખત વાંચ્યો હતો મને પણ એ દિવસે ઘેર આવ્યા પછી મને મારી જાદુ પર ગુસ્સો જોડ્યો કે મારા જેલ નું જે કપાટ કરવું તેની સામે આઈડાઓ સામે જઈ અને મેં મારી ગાલ માં બે ધન તમારી ત્યાં કહીશું એનું આયુષ્ય છે તો એને કોઈ લઈ જવાનું નથી અને આયુષ્ય નથી તો કોઈ રાખવાનું નથી આયુર્વેદિક વાતો કે હાજર જ નાની કશું હવે આ બનાવ બન્યો સમજા નહીં મને મારી જાત ઉપર દેવખતે એને બદલે ચાર કે પાંચ જ દિવસ થયા અને મહેતા સાહેબ તમે દાદા ના ખાસ ભક્ત બનેલો સમજ હવે એ આવીને મને કે છે તો સર્વના કોણ માં મને કે છે કે દાદા ભગવાન ની મારે ત્યાં પધરામણી થવાની છે જોડે ઘરમાં માટે તમે જશું ગઈકાલે આવજો હું દાદા ભગવાન ની પધરા ની થાય હું છું મેં મનથી અંદર તમે પૂરેપૂરું કમાવો છો તો બતાવો છો બધું જેટલા જેટલા કમાવો છો એટલા લખાવો છો તમે બધા અને એવા મોલમાં કઈ જરૂર પડી તો એ તમને કામ માં છે બાકી ઇન્કમ ટેક્સ ઓફિસર કે એની સદન સાચવવા માટે પણ જાઓ તમને ના ગમતું કેસ ઓફિસર છે ખોટું ખરું કરવું હશે ને તો એ તમને કામમાં લાગવાના છે જો બુદ્ધિ એ બુદ્ધિ આવું કીધું હોય બીજે દિવસ સવારના ફોર્ડ માં તો દાદા આવ્યા ને જે મોટર માંથી ઉતરે છે એવા દાદા ભગવાન જેવા માંડી આયું આ તો દાદા ભગવાન નું ટોળું આવ્યું દાદા ભગવાન દોષિત ઉતરે પછી ત્યાં મહેતા થાય નગર માં ગયા મારા બાકા જોડે એક જ દિવાલ વચ્ચે એ અંદર જેમ કયા હતા પંદર મીસ સુધી થોડું બધું જરા ઠર્યા અંદર એટલે પછી પાંચ કલાક પછી હું ગયો બીજા બધા લોકો પગે લાગે આવું તો બધું કરે એ બધું અને હું ગયો સીધો દાદા ને પગે નથી લાગ્યો પણ મેં મહેતા પગે લાગ્યો તમે નવું તમારી સમજા ને એ નો જ અમને જઈ હતી પછી હું બેઠો દસ મિનિટ અને દસ મિનિટ ની અંદર મેં બે કીધું હું મારે કોર્ટ ટાઈમ થાય છે હું જોઈશું સાડા દસ વાગે મારી કોર્ટ નો ટાઈમ સાડા અગિયાર પણ ચુઠ્ઠું બરાબર કારણ કે દાદા ને આમ નહીં પછું આ દાદા ને એમ નહીં નેતા સાહેબ ને કારણ કે પર્વતી ગામ તો એ લાગ્યું ને સાથે વ્યવસ્થા છે માનો તો ને કોને હવે આંખ મિલાવાનું આંખ તો મને ક્યારે મિલાવું સમજાય ઊંચી આંખ ના મિલાવી એમ તમે કહો ચાલ મિલાવી એમની સાથે મહેતા સાહેબ સાથે મિલાવી એ તમે નો કે હું આવ્યો છું એટલે વ્યવહાર પૂરો થયો ને આપણો પછી હું તો પાછો આવ્યો ઘેર અને આવ્યો સાડા વાગે ઘેર આવ્યો અગિયાર વાગે સાડા વાગે મારે કોર્ટમાં જ પણ છૂટું બોલીને નીકળી ગયું પછી થી બીજું મહિના થયા એટલે ફરી પાછા મેં તમારે ત્યાં આવ્યા મને કે છે કે દાદા ભગવાન કાલે ત્યાં મારે ત્યાં પધરની કરવાના છે તમે જશુભાઈ આવજો અને દાદા એ કીધેલું છે કે બાજુમાં જશુભાઈ રહેશે એવું કહેવાનું કીધું છે હું જોડે પેલું મકાન ખરું ને જોડે મારું મકાન મહેતા સાહેબ જોડેલું મકાન એ બી જાણે સમજા અને મારી બીજી ખ્યાતિ ભ્રષ્ટ તરીકે એ બધી પણ આ બધી બાબત તો એટલે કે એટલે મેં મહેતા સાહેબ કીધું એટલે પછી હું કોઈ બોલ્યો નહીં સારું મારા મનમાં એવો ભાવ છે કે આ ડોસા મારી પાછળ પડ્યા છે મારે જવું છે મારે એમને મળવું છે મને એમના પ્રત્યે કોઈ પૂજ્ય ભાવ છે સમજે અને મારી શું મારી પાછળ પડ્યા છે કે ભાઈ પાછું ભલે સંભાળે છે વાત કરી પછી મહેતા મારા પછી કે વડા મેક્સ ઓફિસર છે કામ લાગશે સમજા ને કામ તો લાગે ને એનું કારણ છે ચોખ્ખું રિટર્ન ભરતા હોય તો કામ ના કામ ના નથી મેળું રિટર્ન ભરતા હોય તો કામ ના ખરા કે નહીં જા ભાઈ જવું પડશે મેં આ મારે જોયું ખરું બધું મને લાગ્યું બધા કાર્યો પાડે આમાં બધા સમજે અને દાદા જે હાર બેરીને આવે મેં કીધું હવે થોડી વાળી વિરોધી દ્રષ્ટિ વિચાર કરો કેવી વિરોધી દ્રષ્ટિ બેઠો બધું તોફાન હું પછી પંદર મિનિટ થઈ એટલે પછી ગયો ડીચે ઉતર્યો મારા આવું તારે આવવાનું આપડે જઈને શિવલ ના ભક્ત કહેવાય આપડે આ બધા તોફાન ના પડવાનું હોય તું તારે મને ઘેર બેસ આવું છું વ્યવહાર પૂરો કરી આવું છું એટલું કઈ અને હું ગયો ત્યાં હવે હું ત્યાં આગળ ગયો પછી ત્યાં આગળ તું બેઠો પછી છોકરા ને દાદર પગે લાગો અને જે થવો તે માગો એન્જિનિયર થવો એન્જિનિયર ડોક્ટર થવો તો ડોક્ટર વકીલ થવો તો વકીલો જે થવું તે માગો એટલે હું મારો વિચાર કરું મેં કોન સમજ આ અને આ પેલા પાવનારાઈ જતું આ કેવું બધાને એન્જિનિયર ને ડોક્ટર બનાવવા માટે ભગવાન માવી નીકળે છે દસ્તી કેવી આપી એટલે ઊંઠું જ તો હું થબર પડે ને પછી થોડી વાર માં પછી ધીમે રહીને બીજે દિવસે ગયો તે વખતે મહેતા સાહેબ ને પગે નહીં લાગ્યો તે વખતે પણ દાદા આમ થયેલું એ વખતે વાત કરી દાદા આમ થયેલું પણ એ આમ પગે નથી પગે નથી લાગ્યો અને આ બધા વિધિ કરતા હતા વિધિ કરવાનો તો મને ભાવ થાય જ નહીં લાગતો સમય પછી ત્યારે મને લાગ્યું મેં કીધું બરોબર છે હવે જયારે પ્રશ્ન પૂછવાનું મને કીધું ત્યારે શું હવે મારી ત્રીસ વર્ષ ની જે શ્રીમદ ની આરાધના હતી ને એ હાજર કેવી રીતે થઈ કે પ્રશ્ન જયારે પૂછવાનું કીધું તારે નહીં તો સામાન્ય રીતે કેવો પ્રશ્ન નીકળ્યો કે તમારી જાત તમે ભગવાન કેમ મનાવો છો એવો પ્રશ્ન નીકળે કે ના નીકળે કારણ કે હિંમત કોઈ જ ને કે દાદા ભગવાન તમે તમે તમારી જાત ભગવાન કેમ મનાવો છો સમજા ને પ્રશ્ન પૂછો કે ના પૂછ્યું પણ એ પ્રશ્ન અહિયાં થી નીકળ્યો નથી અહિયાંથી નીકળ્યો હવે બીજો પ્રશ્ન કયો નીકળે તો મેં શ્રી બંધુ શ્રીમદ નું ત્રીસ વર્ષ ની તો શ્રીમદ ના વચનો માંથી કોઈ એક વાક્ય ઉપાડી લઈ અને દાદા દાદા મારો જન્મ જૈન કુટુંબ થયો છે એટલે મને સામાન્ય જૈન શાસ્ત્રો થોડો થોડો પરિચય છે પણ કોલેજ થી તે હું પ્રેક્ટિસ અત્યારે શરૂ કર્યો ત્યાં સુધી મને ભગવદ્ ગીતા અને રામકૃષ્ણ પરમહંસ એ બે નો મને મોટો આધાર રહેલો છે અને એ બે પ્રત્યે મારો પોતાના હૃદય છે અને આજથી ત્રીસ વર્ષથી શ્રીમદ નો મને રત્નામૃત નો અનુભવ પરિચય થયો ત્યારથી હું ત્રીસ વર્ષથી શ્રીમદ ના રમૃત નો હું મુમુક્ષુ તરીકે એનો અભ્યાસ કરું છું અને શ્રીમદ ના મુમુક્ષુ તરીકે હું મારું સાધના કરું છું આવું હોવા છતાં પણ મારી ચિંતા જતી મારા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બંધ થતા નથી संसार प्रत्ये मारी पकड़ो ओची ओछी नथी अने कसाय मंद पड़ता संसार प्रत्ये रुचि जड़ती આ પ્રશ્ન કોઈ વિરોધી નો પ્રશ્ન નથી કોઈ પૂછવા ઘાતક પૂછે એવા માણસ નો પ્રશ્ન નથી પણ આ પ્રશ્ન તો એવા માણસ છે કે જે જવા માંગે છે આગળ એને આગળ જવાનો રસ્તો મળતો નથી ભૂલો પડ્યો છે માટે આગળ રસ્તો પૂછે છે મને આ પ્રશ્ન આવો પૂછ્યો હવે આ જયારે પ્રશ્ન પૂછ્યો ત્યારે દાદા એ મને કીધું મને કે છે આ તમારી બધી જ વાતો નિકાલ આ એક વાક્ય તમને આપું છું તેમાંથી થશે એમ કરીને એમને મને અંગ્રેજી માં વાક્ય separate i and my with the help of a separator yeah separate i and my અને મળી અને જે વાક્ય બોલ્યા ને એ સીધું અહિયાં ગાળી સીધું અંદર હૃદય માં બેસી અને હૃદય માં બેસતા તમને ખબર છે વિરાજ તો સતત હતી હજુ પણ એ વિરાજ ને આવરણ તોડીને બેઠી આવરણ અને એ બંને નો જે હું જીવાત્મા એ બે જે છૂટો પડેલો જ્ઞાની પુરુષ જે છે તેની પાસે તમે જાઓ અને જે છૂટો પડેલો છે તે તમારું છૂટું પાડી આપશે તો बात तो भेद्ञात करीमत तो भेद ज्ञानी मरी जाए तो ज्ञा पुरुष अंदर हृदय बढ़ू आम जाड़ो बने अनुभव ना ये वचने माँ मन में शाह रूपया शीखिए पी तो जे पड़े आ वाक्य निकाल आश વાક્ય થી તમારો હવે એ વાક્ય અને છું પણ મારું કઈક તો એમને વાંચ્યું હશે ને મારી કોઈ સાધના તો હતી ને અને હું સદપુરુષ ને એ વાક તો મારી દેખાતી હતી આ એક વાક્ય પૂરું થયું આટલું મને એ થયું સમય સવા અગિયાર વાગે મારે કોર્ટમાં જમીન જતું હોવું પડે એટલે મેં તે દિવસે કીધું મગું દાદા મારે કોર્ટ માં સાઈન થાય છે હું જવું એટલે મેં પરમિશન તે વખતે એમની માગી મહેતા સાહેબ અને એમને હું આમ કરીને ચાલે ઘેર આવ્યો જમવાનો ટાઈમ નતો એટલે જમ્યા સિવાય હું નથી આ કોઈ પંડિત વચન નથી પણ આ કૃપાળુ દેવ ક્યાંથી એવો કોઈ જ્ઞાની પુરુષ હોવો જોઈએ કે જેનું આ વચન છે કે જેને મારા હૃદય નો કબ્જો કરી દીધો આ બધું અંદર થવા મળ્યું એમ કરતા કરતા હું કોર્ટમાં પહોંચ્યો ચાલતા ચાલતા મોટું નિશ્ચિત છે કોર્ટમાં જઈને પેલો મેટ્રો ડિસ્ટ્રિક્ટ જજ પાસે સાડા અગિયાર વાગે પોણા બાર વાગે સાડા અગિયાર પોણા બાર ની અંદર ઓપન કરું છું તો ઓપન કરવામાં થોડા સેન્ટેન્સ બોલ્યો એની અંદર અને પેલું બોલું તેની અંદર મારું બોલવાનું બરોબર વ્યવસ્થિત બોલાતું નથી ભાઈ કેમ બોલતા નથી કારણ કે મારી ક્વેશન્ટ એટલે મને તપાસી કેમ કરીને પછી હું બીજી કોર્ટોમાં જવા મળ્યો બેટર તો બધા ગણાતા પણ ત્યાં મારી આ દર્શા કોઈ બેટર ચલાવી શકાય એ મારી સ્થિતિ ના રહી એટલે બેચની ચાર કોર્ટોમાં ફર્યું પછી જુનિયર્સ ને બોલાવ્યા મેં કીધું કે તમે જજને મેન્શન કરજો કેમ કઈ મારા જુનિયર્સ હતા કઈ લોકોને કઈ નહોતો ઘેર આવતો એક બાજુ એક વાગે ઘેર આવીને પછી શું કરું છું ટાઈમ્સ વાંચું શ્રીમંત પુસ્તક વાંચું કંઈક બીજું કરવું પણ કોઈ પ્રકારે જીત ના ચોતી સેપરેટ આઈ એમ માઇન્ડ કઈક સેપરેટ આઈ એમ માઇડ સાંજે થવાજે નવ વાગે પછી શ્રીમતે પત્ની વાત કહ્યું કે શ્રીમતું પડે કે ભગવાન મારી સાથે એની પાસે જઈને મેં કૃપાળુ દેવ ને જ કીધું શ્રીમત જ કીધું કે કૃપાળુ દેવ હું શું કરું મને કઈ સમજ પડતી નથી મારે શું કરવું હેલ્પ કરવી નાખ્યું છે મારે શું કરવું મને કઈ તમને દોરણી આપવું મને દોરણી આપતા બોલે છે તો કે તમે જાઓ ત્યારે મામાની કોણ અમારું પુસ્તક લઈને અને એમની પાસે જઈને એમની પાસે બેસીને એમની એ કે પ્રમાણે વાંચો ને સમજો એમની પાસે બધો નિકાલ આવશે તમારી બુદ્ધિ થી બધું વાંચો છો એના એમની પાસે લઈને જાઓ હવે આવું જયારે કીધું આવો એમના તરફથી મને એમ વિસારો પડ્યો એટલે મેં તે જ વખતે વિચાર કર્યો કે સવારના પરમાં ઉઠીને આ પુસ્તક પાસે હતું એ પુસ્તક લઈને એમની પાસે જવું અને કહેવું હું વાળો અને મને હવે તમે જે પેલી બુદ્ધિ બેન છે ને પાછા અંદર બેસી બેસીને હતા આપણે એનો સમજ્યા પેલો વિચાર કરતી વખતે આગળ પાછા થયા છે પણ આ બેઠા છે પેલું ટતી ચાલે છે ત્યાં તમારે જવું છે અને શ્રીમદ ના ભક્તો ની અંદર શ્રીમદ ના પ્રમુખ શું કરો થઈ ગયા સવાર માં અને બુદ્ધિબહેન નું કયું માનવું કે ના જવાય ત્યાં ત્યાર પછી લગભગ ચાર પાંચ મહિના સુધી કૌરવ અને પાંડવો નો અંદર ચાલ્યા કર્યો પાંડવો કે છે જાઓ અને કૌરવ કે છે ના જવો બુદ્ધિ કે છે કે ના જવાય એને શ્રદ્ધા કે છે ચલો પણ શ્રદ્ધા નું થયું હતું બુદ્ધિ નું બરોબર પાવર હતો કે ભાઈ ચાર મહિના સુધી અંદર બધું યુદ્ધ ચાલ્યા જ ચાલ્યા જ કર્યું અને પેલું છે ને સેપરેટ આ એમમાં લોક લાલ ને લીધે વડોદરા ને સત્સંગ પણ ના ભાગશાળી થી સત્સંગ દેવાય જ चार है, और ने दिवसे मेहता साहब मेहता साहब आया भाई में कहते दसुभा चारों सत्संग में कह चार सत्संग कई बाहू भाई क्या कहते हमे जाए कीधु ना કેશોયાજી મારા જઈની સાથે એ લોકો ગયેલા અને હું કઈ દિવસ પછી પાડી ના જવાનું એટલે આવું જયારે કીધું એટલે મારી વાઇફ ની એટલે મને તૈયાર કે વખતે બુદ્ધિ બહાર ગયા હશે રમવા તો મેં આ પાડી નાખું આવું આવીને નીચે ઉતરું છું એવા ઓટલા પરથી નીચે ઉતરું છું એવા પાછળ બુદ્ધિબેન હાજર થઈ ગયા હાજર થઈ કે તમે જાઓ છો તો ખરા પણ જે રસ્તે લઈને જાઓ છો જ્યાં તો પેલા તમારા કૃપાળુ દેવ ના છે ભાઈ પાંચ વાગે આવે છે ગાડી લઈને અને તમે તો અહિયાં પછી સતન કયા કરો છો તો આ એ રસ્તે લઈને જશો તો તમે મોટર માં સામે અને તમને પૂછશે તમે ક્યાં જાઓ છો તમે શું બોલશો તમે બિનતા જાઓ તો બોલો નહીં તમે કહેશો કે સ્ટેશન પર જવું છું ને તો કે ચાલો મૂકી આવો સ્ટેશન પર તમને એ તો ગાડી માં છે મહેતા સાહેબ ને કીધું મેં તો આપડે આમ નહીં જઈએ કેમ મેં તો ચાલુ નો બાબત જોયું કે પાછલા રસ્તે ની પાછલા રસ્તે આવીને મેં દાદા પાસે બેઠા હવે દાદા પાસે બેઠા ત્યારે પેલા તો ત્યાં આગળ કરો બધું ટોળું જોયું બેઠો દાદા આજુબાજુ દાદા બેઠા ને બધું ટોળું દાદા ને હાર બીજા બધા હતા ભક્તો બધા કોઈ નામાં છે ને પેલો હાર પહેરેલો આવું બધું હતું હવે હું ત્યાં બેઠો તો મને આગળ બેસાડ્યો નવા આગળ બેસાડ્યો ને મને બેસાડ્યો એમને આગળ હવે હું તો બધું જોયા કરું બધું દાદા ભગવાન સિંહજી ચાલો ચારે ચારે પેલી બધી બીજીઓ ચાલે આવું તો બધું ચાલે આ બધું જોઈને મને મનમ લાગે છે આ તો આ બધું તોડું બધું સમજા ને કે બધું એક સુકડ નો હાર હોય કે બધું ગુલાબના બહુ હતા ગુલાબના બધા ચાલ્યા કરતા છું તો મત મને નથી આવવા દીધી અને તમે આજે કેમ જાઓ છો કે ના કે પણ એ તો લાઈન ક્લિયર હતી એ તો કેસે બી આજે અને મારો દીકરો હતો તેની વાઈફ એ તો છે નહીં ને મારે કેવાનું હતું ને કે હું મોડો આવીશ હવે અહિયાં ગાડી आ जाए चालू अरे बया करती मने दादा सीधो प्रश्न पूछे जशु भाई कई चिंता खाई મેં આપણને કીધું તો મને ચિંતા થાય છે ચિંતા થાય એવો મારો સંસાર નથી પણ ચિંતા થાય છે શું થશે શું થશે શું થશે શું થશે ચિંતા થાય છે એટલે દાદા એ બીજું કોઈ ભાંગ માં પડ્યા સિવાય સીધું કીધું ચાલીસ માર્ચ દસ પંદર ને તું ઓળખું બીજા બધા તો મને ઓળખે વકીલ તરીકે પણ એમાંના તું બીજા હું ઓળખું બધા એ લોકો કઈ બધા એ છે સ્ટેટસ ના બધું જાણું બધા કીધું કે અમને ચિંતા કરતી નથી એમ કે આ તું ચા કરે છે મને લાગ્યું ચોક્કસ આ દાદા ના ટોળાઓ ની અંદર હું કે છું બધા નથી ચિંતા મુક્ત થઈ ગયા બધું ચિંતા ચિંતા ચિંતા ચિંતા શું પછી ભાઈ પાછું આ હું આટલું તો દાદા ફરી પાછો મારા પણ બીજો અપ્રહાર કર્યો છે એટલે આંગળી ઊંચી નહીં કરી પણ મને ચિંતા થતી નથી કે મને લાગ્યું હું ચોક્કસ દાદા નો કોઈ મોટો ચમચો હોવો જોઈએ હા કોઈ મોટો ચમચો હોવો જોઈએ તો આ જુદા ના ટોળામાં હું ક્યાંક હવે આ બધાનો મારે શું જવાબ શું આપ બીજું કહું તો કે આ જે આવું મોરવામાં આવ્યું બોલાય કરું ત્યાં આવે પણ છતાં બુદ્ધિ હતી કે ધીમે રીતે કીધું છે દાદા મને તો લાગે છે કે તમારા પ્રત્યે બધાનો ભક્તિભાવ છે તમારા પ્રત્યે અને પૂજ્ય ભાવ છે એને લીધે આ લોકો કે છે કે ચિંતા થતી નથી આપ પૂછો જો માટે પણ મને એવું લાગે છે કે સંસારમાં જે રહેતું હોય તેની ચિંતા હોય હોય તો ચિંતા નો છે સંસારમાં હોય ને ચિંતા કોઈને ના હોય એવું બધું હું માનતો નથી અને બુદ્ધિ હોય તો ચિંતા નો ઉપાય પડી સમજા ને પણ ચિંતા તો હોય એટલે દાદા તે વખત મને માપી દીધો કે આ બુદ્ધિ પર દલીલ પર ચડ્યો એટલે મારી સાથે વાત કર્યો બુદ્ધિ પર ઘેર ગયા પછી તે દિવસે રાત્રે તો કઈ થયું નથી કશું પણ બીજે દિવસે સવાર નો પણ માં હું ઉઠ્યો અને નવ વાગ્યા હશે ને નવ વાગ્યા હશે નવ સાડા નવ વાગ્યા હશે એટલે પેલા મહેતા ખરા ઉપર આવ્યા મેળા પર જશુભાઈ ઉપર ના આવે બધું પેલા નીચેથી મળે ચાલો આ તો ઉપર ઉપર આજે જ્ઞાન છે કે જે જ્ઞાન માં બેસી જાવ મેં એમને પૂછ્યું કે શું સર શું કેમ સેપરેટ આઈ એન્ડ માય વિધે હેલ્પ આપણે સેપરેટ તમે કહેતા હતા ને કે કીધું એનો પ્રયોગ છે આજે એનો પ્રયોગ છે અને આજે જ્ઞાન જે થશે બુદ્ધિબહેન પાછા એક બાર ગયા હશે કે ભાઈ તું સારું કરે હું આવું કેટલા વાગે કારણ કે આજે પાંચ વાગે બાવું ભાઈ ત્યાં તમે સારું બાવું ભીતા આવો છો પાંચ વાગે એ બાવું ભીજા પાંચ વાગે જે જવાનું હતું એટલે ભાઈ આપણે પાંચ વાગે ત્યાં ગયા ખાલી વાત કરી પરિણામ જરા કહેવાના છે પણ હું તો ગયો ત્યાં નહીં તો બેટા હું ખાલી આ તો મને કહે કે મારા પાસ નથી લાવ્યા છું ક્યાંક એટલે ના નથી લાવ્યો મેં કે છું પણ અમે જરૂર ખરી નાખી દઉં હવે મારા ભાવ બહાર લેવા માટેના કેટલાક હોય હરાવી ભાવ એટલે હરાવી ભાવ એટલે હું જઈને ત્યાં માડી ની દુકાને ના ગયો પણ અમારા વાઘરા હોય હોય છે ને કે ફૂટપાથ ઉપર એની પાસેથી મેં ચાર જસવંતી ના પૂર અને બાકી નો પસંદ કર્યો અને પચીસ ન્યા પીસાદ પાત્રી લઈને હું તો આવ્યો પ્રતિષ્ઠિત વસ્તુ પાતળી પછી પાતળી લઈને આવ્યો તો ખરા અને આ પ્રતિષ્ઠિત વકીલ ની પાસે પાત્રી આ બધાના કરતા જો સર્વે કર્યો તો પૈસાદાર માં પૈસાદાર હું હોય અને સ્ટેટસ પણ વધારે વધારે મોટો હું હોય પણ મારી છે ત્યાં આટલો તો ખરો હું આગળ બેઠો તો ખરો પણ હું પાતરી પાત્રી ને શું કર્યું પાત્રી ને આમ કર્યું પણ આમ કરી પછી બુદ્ધિ કે છે કે પગ ના તો આ સોલ્યુશન કટાઈ એટલે પગ આમ ઉભાઈ ઉભા રાખવા જો તો ખરા આ અંદર શું બુદ્ધિ કરાવે છે પછી આ ભાગ ની આમ જે ગઈ એ આ મારો પાપા આમ આ માખ્યા ખ્યાલ પછી તો એટલા માં નીરુ બેને બોલ્યા એટલે કે આજે જ્ઞાન ને માટે એકસો ને દસ નામ લખાયા છે પણ દાદા સાઈડ જેને જ્ઞાન છે આપે છે વધારે સુરત અને અમદાવાદ ના વધારે જ્ઞાન એટલે આપડે માન્યું કે ચાલો આપડે આમાંથી છૂટ્યા એટલે પેલા જે પગ ને તે પછી આ કારણ કે હવે કઈ વાંધો નથી હવે પાર્ટી ના પાસે કોઈ કઈ હવે એટલે હવે આપણે મનમાં કે હવે તો આપણે નાટક જોવાનું મળશે પછી શરૂ થયું એ બે ત્રણ ચાર એમ તો પેલા બોલાવે છે બીજી બેન બોલાવે દાદા પિયું કીધું પોતે અને પછી દાદા છે તે પૂરું જઈ હવે એકત્રીસ નામ બોલે અને બત્રીસ માં નામ ની અંદર નીરુબેન બોલ્યા કે જશુભાઈ કારણ કે આ જશુભાઈ ક્યાં ક્યા પછી મારા તરફ જો કોઈ કોઈ વાળે બીજું જશુભાઈ કદાચ અમદાવાદ વાળા તો કઈ ગમે પણ મારા તરફ જો જશુભાઈ કે જસુભાઈ શાહ શું થાય આવે હું વડોદરા વાળો હતો અને તમે મારું નામ કેવી રીતે મૂક્યું ભાઈ કે છે તમે વડોદરા ખરા પણ પેલા ઘણું મેં કીધું કે તમે બે બીજી દિવસ હતું પાડી જવાના છો પછી ગયા પછી તમે અહીંયા આવો નહીં એટલે મેં તમારું નામ ગાળી દીધું તમારું નામ હવે જુઓ હું તમને સૌ એ નવૃદેનમાં ઉપકાર ભૂલે એ મહેતા નો જિંદગી પણ ઉપકાર ભૂલે તમારા ઉપર નજર પેલી અમને એવી ખાતરી હતી કે તમે જે ટોળા માં પડો છો ને તે ટોળા માંથી તમારે મારા તરફ આવવાના છે એવી અમારી ખાત્ય તમારા પર નજર હવે આ તો શું ભાઈ નામ બોલ્યા શું થાય એ તો પછી હવે પાતળી કાઢીને પછી શું થાય પાત્રી પછી મારે એનું તો જેને એનું તો અહિયાં કરવું પડે ને તો અહિયાં પડે ને છોડી છોડીને પાંદરું અહિયાં રાખ્યું હવે એ પાંદડું રાખતા પેલા મને પેલા વિચાર થય તારે મને લાગ્યું સારું થયું આપણું નામ ના આવ્યું નહીં તો આ જ હાર પહેરવો પડત ને કારણ કે બધાની જે પહેલા હાર પહેરાતા એ જ પહેરાવતા સારું હાર પહેરવો પડત ને એને આ સારું થયું આપણે બચાવ્યા એવો વિચારતી વખત આવેલ હવે આ તો પાંચ ની ખોલી અને ભાઈ ગયા જતા જતા તો મને સંકોચ બી લાગ્યો બધું લાગ્યું સમજ્યા હાર પછી આમ માર ગયા બે બાજુ ઝાલવા તો દોરાજ પકડાયા હું તો પકડાય ને આમ જે આવ્યો હવે એને લોકોને જે માનવું હશે તે માનશે ગૃપાળુ દેવ છે ને આટલા બધા વર્ષો સુધી હું સાધના કરતો હતો તે જ આ ગૃપાળુ દેવ આ દાદા છે ને ત્યાંની બધી ત્યાં શ્રીમત અને આ જે છે પહેરાવતી વખતે આ ફૂલો જે બધા અદ્રશ્ય થઈ છે ફૂલો મારી નજર બહાર જતા મારી ચિત્ત પ્રસન્નતા ના પુષ્પો નો હાર્થ પ્રસન્નતા હું પણ મારા ભાવ મારી ચિત્ત પ્રસન્નતા જે પુષ્પો એનો જાણે મેં હાર આટલા બધા જે ભરેલો છે એ હું આજે પહેરવું છું જે મેં પહેરાવેલો સિદ્ધ એમની પાસે બેઠો અને બેઠો ને આ પગે આ પેલી જ વખતે હું અડક્યો હવે જે પેલી જ વખતે અડક્યો જેવો અડક્યો એવો જાણે એમના શરીર માંથી ઇલેક્ટ્રિક કરંટ મારા શરીરમાં પાસ થાય છે એવો અનુભવ થયો અનુભવ થયો કે મારા પાઠા ઉપર પાઠા ઉપર જાણે બોજો એટલું હલકું હલકું લાગે છે તે હવે અહિયાં ઘરે બોલવાનું હતું ત્યાં બેવું સંવેદના મને થઈ એટલા મેં એમને કે હું બોલ્યો હું વિશુભાઈ મારું મન વચન ગાયા તથા જસુભાઈ ની માયા આવકર્મ લોકર્મ દ્રવ્ય કર્મ આપ પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુ ના સૂચનો હવે આ બોલતી વખતે આ હજ જે પગ પકડેલો નહીં એ પગ મેં પકડેલો છે અને આ પકડતા તો તે જ વખતે મને પેલું અત્યાર વખત નું જે વાંચેલું ખવું ને બધું એ બધું બધું હાજર થયું કે આ શું કર્યું કચરો બધો કરો મન વચન મા કર્મો અને આત્મા ક્યાં રહ્યો હતો આત્મા અહિયાં રહ્યો હતો કે આત્મા અહિયાં રહ્યો અને કચરો ને હતો ત્યારે વળગેલો હતો ત્યાં વળગણ હતું તેનું બધું એ કઈ ગયું કે જે અહંકાર થી હતો તે અહંકાર અત્યારે જ્ઞાની કૃષ્ણ ચરણ અડકેલો છે અડકેલો હતો અને અડકેલો હતો એટલે શું થયું કે મને પેલી જ વખતે અંગૂઠા પ્રત્યે નો જે મને દાદા ઉપર એ મારો મને ઉભો થયો કારણ કે એ અહંકાર ત્યાં બેન ફેલો છે અને તરત જ મને ફેરવું મેં પૂછો તમારે ગુસ્સે થવું તમે આમ ગુસ્સે આમ થી ગુસ્સે નહીં ગુસ્સે થવા માટે તમારે આમ કરવું અહંકાર જે છે ને અહંકાર બેન્ડ થાય જ નહીં કદાચ અને અહંકાર જયારે જ્ઞાની પુષ્પથી બેન્ડ થયો એટલે આ માલ અહિયાં છૂટો છૂટો પડ્યો એની સફળ અને આ એટલે છૂટો પડ્યો છૂટો પડ્યો મીસ એ પ્રમાણે બોલ્યો અને બોલતી વખતે જે આનંદ થયો વણસ થઈ શકે પછી જે થોડું બધી વીતી થઈ પછી દાદા એટલે સમજ્યા પેલો હાર જે છે તે હાર પાછળ પહેર્યો પણ એ પહેરો પછી મને થોડો છાતની પછી મને એ રહી કે આનંદ ઉલ્લાસ એટલો બધો જાને અંદર જીતાવી દીધો હોય પછી હું તો બોલવાનું છું કે દાદા પેલા બરાબર વિધિ પછી દીધી થઈ પછી જે પેલા વાક્યો બોલવાના હતા તે વખતે કીધું કે મોટેથી જેટલું બોલાય એટલું મોટેથી બોલ છું હવે આવું જયારે કીધું ત્યારે એમનો એવું જો છેતરાયા છે તો હવે બોલા છે એટલે મોટેથી બોલવાનું કીધું એટલે મેં બોલશે બોલવાનું કીધું મારી જિંદગીમાં કોઈ દિવસ હું મોટી થી નથી બોલ્યો કે આટલું મોટેથી બોલ્યો પણ એ બરોબર પછી એમને અડતાલીસ મિનિટ બોલવાનું એ પ્રમાણે જ બોલ્યો મોટેથી બોલ્યો અને બોલ્યા પછી બોલતી હોય કે પછી આનંદ આપણો લાગે છે આવો બહુ સારો બોલો પછી આ બધું થયા પછી વિધિઓ એ આજ્ઞા થોડી થોડી સમજાય તો પછીથી જે એમને કીધું કે ઘેર હવે તમે રાતું એટલે બુદ્ધિ નું દો ન કરવા દેજો એટલે મેં કીધું કે ચાલો હવે ઘેર ગયા પછી કીધું મારા વાઈફ તો ન કરતી અને મારા ગોઠવી લો એટલે હું તો જમીને એ લોકો તો પોતાની ભાઈ મજર કરે એટલે હું લોકો દસ વાગ્યાથી શરૂ એ લઈને પછી મેં સાડા દસ દસ વાગ્યા થી મેં શરૂ કર્યું હું સિદ્ધાર્થમાં જોઉ સિદ્ધાર્થમાં જોશું સિદ્ધાર્થમાં બોલું સમજા એ લગભગ મારે નોન સ્ટોપ કરું તો નોન સ્ટોપ સવાર ના ચાર વાગ્યા શુદ્ધાત્મા બોલું પછી હું શું બોલું બોલું પછી દાદા પછી શુદ્ધાત્મા શુદ્ધ આત્મા શુદ્ધાત્મા બોલું એટલે આ પ્રમાણે ચાલ્યા થયું એમાં મારે બે વખત ગ્યુરિંગ જવું પડ્યું બે વખત મારે પાણી પીવું પણ આ ચાર વખત મારા આ જાતના વિક્ષેપ પડેલા પણ નહીં જવું બોલ્યું પણ કોઈ જાતના થાક કંટાળો નહીં ઊંઘ પણ બિલકુલ ના આવે સમજા નહીં પાંચ વાગે હું શું તો શું તો મને થોડી મિનિટ ઊંઘ લાગી અને પાંચ વાગે એલાર્મ વાગે એટલે પેલા પાંચ ની અંદર મિનિટ હશે ને પછી થી તો તૈયાર કરવાની હતી દસ મિનિટ પેપરે તૈયાર કરી હું તો સ્ટેન્ડ ઉપર ગયો સ્ટેન્ડ માંથી મોટર બેઠો પણ મોટર બેસતી વખતે જાણે સ્તંભળી સ્થળ હોય સ્તંભળી સ્થળ હોય છૂટું જ પડી ગયેલું સુધી ગયો જહાજનું તો કેવું સમજા નહીં ધોળકા તો ચાપના મન થાય જઈએ કે દોડી કરવી છે શું દોડી કરવી છે કલમ તરફ દોડી ના વિચારો સાથે જઈએ અને દોડીએ કેટલા મુશ્કેલ થઈ જાય ને અંદર એવી રીતે એટલે સારી નહીં જવાનું દોડીને એવા હલકા વિચાર કરીને જ જઈએ શો શક્તિ ભક્તિ વધી જ રહી જાય આ વખતે મેં નિશ્ચય કર્યો હું એક હું નિશ્ચય કર્યો આ વખતે મારે ચાલીને જવું છે અને જો દોડી નહીં ચલાય તો અડધે થી પાંચ વાગે દોડી કરતી પછી બીજે દિવસે સવાર નો પર્વ ઉઠીને પાંચ સાડા તો પર્વ પાકો હું ચડી ગયો છું મારે બે વખત બેસવું પડ્યું સમજાય પણ ચાલીને તેમાં બોલતું હતું કે સુધાર્થમાં છું સુધાર્થમાં છું દાદા ભગવાન ના સંજી જે બોલતો હતો કે બે ચાલના કર્યા બે અહિયા ચાલના કર્યા બાકીના પછી ચાલના કરવા આવે કે ચાલલા કરવાના બધા રહી અને સીધું મારું આખું માથું જે છે એને બધું જ કોઈ જઈને હાર કે પૂજા કરે પૂજા કોઈ જો જુએ તો એનો વિરોધ વિરોધ કરે કારણ કે પૂજા થાય ને ભગવાનના ખોડા માં માથું મૂકી દીધું એ માથું મૂકી દીધું ખબર નથી અને હું માનું છું કે અડધી મિનિટ સુધી મારું માથું ત્યાં રહેલા લોકો મારું પાછું ઉભો છો ને મારી થાળી જે ફૂલ છે તે ભગવાને જે ચડાવવાના એ ફૂલ ચડાવવાના રહી ગયા પણ ભગવાન ની અંદર જે ફૂલો લોકોએ ચડાવેલા તો એમાંથી મેં પાંચ દસ ફૂલો ઉપાડી અને મારી થાળીમાં આવું પણ કોઈ જૈન ના કર ભગવાન ને ધરાયેલું જૈન એ વેદાંત વાળાયું ભગવાન ને ચડાયેલું વેદાંત વાળા આવ્યો અને ભગવાન વેદાંત વાળા છે બોલ્યો પછી પર્વત ની છે ઉતરીઓ ઉલ્લાસમાં ઉલ્લાસ માં જમ્યો આનંદ એટલો બધો માયા ભક્તપુર ના ક્ષેત્રે નીકળ્યો વડોદરા આવ્યો દાદા દાદા પાસે જઈને મને દાદા ને કીધું છે પણ પેલો બીજે દિવસે તો પાલિકાના એટલે ગુરુ કીધું કે કશું કે આજે પાલિકા ગયા એટલે પાલિકાના બધું દાદા ગ્રહો છો પછી બધું મને આવો આવો અનુભવ થયો આ જે અનુભવ થયો છે મેં આપ્યો છે એ અનુભવ એ અનુભવ કેટલો ला आया था अमेर निमित्तु छूट थी पर तम अमरी पास उपाड़ू जो फ्लो थी रब्दी तब तरू काम कर કરંટ મારા શરીરમાં પાસ થયો એ ચમત્કાર તમે ભક્તોજી ચમત્કાર માંગો છો લોકો ચમત્કાર માંગતો નથી પણ મને આ અનુભવ થયો હતો મને એનો ખુલાસો થયો એ પાણી અંતરેલું છે હવે જો કોઈ કાઢી લે તો પાણી શરૂઆત ની અંદર કેટલા વેગ થી કેટલા અવાર થી બહાર નીકળે કેટલા વર્ષો માં અંતરેલું પાણી કેટલા વેગ થી કેટલા એનાથી નીકળે તો એવી રીતે અનંત ભાવની તમારી પુણ્યગતિ હતી તમારો અહંકાર નો હવે તમારું પાણી તમારા ખેતર માં જાય છે સમજન અહંકાર જે નડતો છે તમે કાઢી એનો ચમત્કાર એનો દાદાનો જે વિરોધ હતો ને એ વિરોધ મને પચીસ વર્ષ સુધી વિરોધ રહ્યો ચેતાવર્ષ સુધી રહ્યો પચીસ વર્ષ સુધી વિરોધ રહ્યો પણ એ વિરોધને જતા દાદાનો પચીસ વર્ષ સુધી વિરોધ હતો